દુખ હતું છે જય સચિરામ સચિરા બંધ તૈયારી આપડે હવે શરૂઆત તો કરવાના જ છે ને હવે એને તૈયારી થઈ જવાની શરૂઆત નક્કી છે તૈયારી કરી રાખો તો બેગ બિસ્તા બધું છે તૈયારી આ આ આ અર્થ નો વલખ મારે કેરે નહી સાહિત્યકારો કઈ ડિક્સ જોવાથી એમ કઈ અર્થ અર્થ क्यूँ दादा क्यूम क्यू के दादाए बास्त्रो साधन निर्जरा आ चार्ज डिस्चार्ज मई आम अर्थ अरे नहीं पुस्तक बंद અમારી પાસે પઝલ ફોલ થાય તારે શું નિવેડો આવે સમજણ નો અધરવડ આ અધરવડ શું કહે છે અધરવડ કે છે અધરવાડ કે નિવે છે લોકો ની ભગના લોકો દેખાય થી કેહવાય ભગવાન ભગવાન તો મારા ભગવાન તો બધા ને ક્યાં અને ભગવાન નામ ની મારા મારાત હતી <laughs> <laughs> મિલ વાત કરી પેલા પચાસ હજાર રૂપિયા એવું નથી એમ તો બીજું કારખોન છે ને તેમલા કે આવે આ લોકો ચોલ્યા રાખે એની વાઈફ કમાતી હતી ને પાસા બેન કમાતી બેન કમાતી બેન કલ્પે એવો થઇ જાય એને ખ્યાલ ન થઇ ગયો જેવો કલ્પે હું દુઃખી થઈ ગયો કોલ રાખ હું સુખી થઈ ગયો તો કોલ જો તું કલ્પો એવો શુદ્ધ અત્યંત ચિંતામણી છે આ નહી શું કેવો છે જેવું ચિંતે એવો છે હું તમને સિદ્ધાત્મા બનાવ સવારે રહે તમને એમ ખાતરી ના આ છે આ તું દાદા કે તે સિદ્ધાર્થ નાખ છું ગોઠવી દેલ ના રેતી છે મન મોલી ના રેટ હોય તો સિદ્ધાર્થમાં જે નક્કી થયું તમે ખાતરી થઈ ગઈ ને સિદ્ધાર્થમાં રે કહ્યું આવે હા તો પલ પાપ કરે તો તમે શું છો એ તમારી સિદ્ધતા બગડતી નથી તમે શુદ્ધ જ છો ભગવાને સ્વીકારી છે પ્રણલાલ આવું કર્યું તો ભગવાને સ્વીકારી છે આ વાત કે તમે શુદ્ધ છો દર્દ આપડે કહેવાય જયું ને એવું બગડી ગયું ભગવાન સ્વીકારે સુધારવાની જ વાત છે રાત્રે કોઈ જગ્યાએ નિકાલ ધ્યાન નમક ના નિકાલ કરાવ નિકાલ છે તો બોલે અને વેચી દેવું કે સમજે ના પડે બઉ મારું ગાડી પર તમારે મજા પછી પણ આપડે હારું રાખી નાસ્તો દાદા નું જ્ઞાન મળ્યા પછી જરા કે જ્ઞાન લીધા ત્રણ વર્ષ પછી પાણી આવવું પડશે બે જ કેટલા વર્ષથી ભ્રમશિર ભ્રમચિર વત આપો એ દાદા મારી દે ડખાય ને સંસાર નો ચાલ્યો સંસાર કર્યો ભોગવ્યોંચ ભોગવ્યું એટલે પછી એક ફાતર એક ફાતર હતો ત્યાં છોકરો બે છોકરા લીધેલું મને કે છે આ છોકરા બઉ આનંદ મળે છે મજા આવી બઉ આનંદ છે બહુ આનંદ આવું આવું આનંદ ગણતો હતો પેલે એમાં આનંદ છે આ વખત અમને તો વાંચ્યા પેલો સીલ વાંચ્યા પછી તો પછી માણસ ઓડો આવ્યો છતાં કહ્યું છોકરા ના હોય તો દેશો નઈ એટલે થયા પછી એટલે સંસારે ભોગ્યો કેવાય અને વંશરે એ ભોગ્યું કેવાય ભગવાન બહિરે ફળી થયા પછી ફ્રેસ રાગા પડી જ બધું બધી જતી ઉપાધિ થઈ ગઈ છે ને એમના એક લેખી આવી એમને તો આ ઉપાધિ ઈપાદી રહેશે એમને કઈ ઉપાધિ નહીં પણ આ બધી ઉપાધી તેથી પાપ જયારે પ્રગટ થશે ને તારે મુશ્કેલ એમ કઈ જશું કે છે એટલે પૂનમાં પૂન હોય ને તેમાંથી કઈ તારું ડ્રોઈંગ કરી લેજો કે છે છે હું ને જયારે પ્રગટ થયેલું હોય તો પાપ પ્રગટ થાય બધા અગો હાર હોય તો અવરું બોલે અરે માં તું હોવું ના બધા બોલે એટલે હું બોલી બધા હારું બોલતા એટલે બધું હું બોલી સારું હાર હો બોલે આવું ફર્યા તા બધું કે તું મોસલા ખાઈ ગઈ કેસલા ખાઈ ગયા એનું એના આત્મકલ્પ હતું મોછલું કાઢેરું હોય એના એડિયું એલર્જી રે પાપ કોઈ આવે નહી લાભ ઉઠાવો નથી તેને પાપનો ગેરલાભ આવતો નથી કઈ લાભ થો હોય છે કાલ દાદા બે વગાડ્યા બે વગાડ્યા આ જણા બે દિવસ નીકળે આવશે મુખ્યતા બધા આશ્રમ ના લોકો છે અને સહન કરવાની શક્તિ કેળો દાદા સવા દસ ભાઈ ગયા હા ઉતાવળા થાય છે ના બસ બોર ના કારખાના પર સમજ ગાડા રે આવણી પડી આપને પડારે કરો કે નાક કે થાય કરો તો ઘરે છે તે એને કંઈ વડાય નહીં ના કર તો એને કંઈ વડાય નહીં ચાલ આવ તો આવી જતો સારું થાય <smart> <laughs> <laughs> ડાણો ડાણો આપણે મોય બગડી જાય આ ત થવા દેવા દે ને આપણે હેલ્પ કરી હેલ્પ કરી હેલ્પ કરી દે માન મારે દેવ તો સંસારમાં દોન પર છે દવાળા આટલ ગાવા પર રહે દેવા 882amesh bhai patel ne kya anjho sawal hai padhane samajhdaro muktach che tena samanara a sang yog che a vi yog che jab na mukt samay dar te am ne jo hai kaise ke toya nakad ne pida utdaya kar hai nahi de utdaya hai ha le de utdaya che dilanun angan jo di retel an dilan bole arko જાય બંને દુકાન પેલો હાથમાં જ જાય છે હાથ મોટે દુકાને જતા આપણું અક્રમ વિજ્ઞાન એનો ચારિત્રમો જોવે છે એનો ચારિત્રમો એ જોવે છે એને પાછ ટકાવારી તો તમારે આપવાની ટકાવારી તો તમારે કેવાની તમને શું ખબર પડે ટકા બંને અમદાવાદ હતી ને બંને ઉતારને કેસ હતો કોર્ટ ઉતારો હતો એક આખી રાત થાય આખી રાત હું ગેલો સારો ગાડી ગાડી પૂછતો ખરેશ તો કામ થઈ જાય દાદા દેહ ના ઉદય કર્મ એ સામ સમાજ છે જ ઉડી જાય દેહ ના કર્મ ના ઉદય એમાં સામ સમાજ છે જાય હવે એમાં આપડે ડકો કરીએ આપડો છે કે આપડે ડકો કર્યો કેવાય આપણે એ દાદાજી વાત બરાબર નથી પૂરી મૂકતા પૂરી મૂકતા નથી હવે બે જણા વાત કરતા હોય આપડે પાછા સાંભળતા હોઈએ અને એમાં આપડે બોલીએ કઈ ડખો કર્યો કેવાય બોલવાથી કઈ ડખો નઈ છે ડખો કરવાથી ડખો છે ડખો કરવાથી ડખો કરવાથી બેન પૂછે ડખો કેવી રીતે કયો ડખો ડખો એટલે શું ત્યાં ડખો કેવી રીતે થાય એમ તમે શું કરાવ્યા તક નહિ બોલવું એ ડખો નહીં બોલતા હું ન બોલ નઈ ચાલે ગાળુભાઈ એ દેખો કોઈ રિચાર્જ કોને કહેવાય ના ન હું તને માનતો મારી મારી વાત તો હવે એ બને ના બને બને બને બને આગ્રહ હોય ક્યાં બને આગ્રહ આગ્રહ નહી તમારે લખોર આવે એવું બિલકુલ નહિ હું જફે થતો છે નઈ પલંગ પલંગ છે એમ બે રૂમ માં છે હોય લોકો હોય હતા ન લીધા પછી ડખો કરે એ આદત જાય ને નજીક વાળો હોય અને ધીરજ હોય કે ગમે ત્યારે હું પહોંચીશ સાંભળવા જાય કેવા બે ઘર ના બચાવ માં મરી ગયો એ આનુદાન છે બધા ભાગ લે ને વાતર ત્યાં તો કઈ ભાગ લેવાનો એમ તો બોલું છે તો એટલે ચાલે સાહેબ આટલો થઈ જાય સાહેબ એ બીજા બધા કે જા પાંચ એમ કરે બીજા બધા તેર કઈ આ તું બોલવાના છે ને લોકો ચાલો સારું લાગે ભરિયા એથી એમ કહી છે ને લેરી લોકો ના ધર્મ વહેલો લાગુ થાય લેરી છોટા પાણી બધા કરેલો હોય તેના કોઈ બધા કરે તો ખો ને માર્ગ ના મળે ને બે વાગે હવે બીજી બધી મને બહુ ખુલાસો પૂછતા હતા તારે મેં કીધું ખુલાસો ક્યાં કરવા જવું એટલે મેં કીધું દાદા મળ્યા પછી હવે સાતમી નરક મળે તોય મંજૂર છે એટલે હવે મારે વાત કરવાની બહુ મોટું એટલે પેલો વેચ ક્યાંથી લાવે બધી રીતે તારા મળતા જાય ને તારા મગતા તારા મળે ને તારા મળ્યા પછી પાસે જવાબ છે એને ના મળતા હોય તો એનો એ જવાબ ને એને આપડે જોઈ લીધું તારો મળ્યો એ જવાબ સાથે સાહેબ શાસ્ત્ર માં તમે કોઈ પણ આવતું નથી લખેલું હોય અને ના બને લખેલું હોય તો કેટલી બધી ગેરંટી પોતાની વાત ની પૂરી વાત ની ગેરંટી તારા બનેલી વાત હા લોકો કહેબ શાસ્ત્ર આવતી વાત નથી કોઈ વાત એવી બોલ્યા છે જવાબ પાસે ને ના મળ્યા તો એમને કહી દી કે જવાબ આ હતો જવાબ ના ભલે ચિકન નથી સારા મલા બધા મારો તારો બેવો મળ્યો પેલા ક્રમિક સંસાર ની વસ્તુ બધી વસ્તુ દાદા પાસે લઈ જવાતી હશે હવે તાળો એવા મળ્યો કે હું ચસુભાઈ મન વચન કાયા બધું આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના સમર્પણ કર્યું છે તમારો સંસાર સમર્પણ કરી દીધું પછી હવે તમે જાણો સારો કાર્યો એ તાળો મળી ગયો મળે ને એ તો આપડે લખેલું હાથી માનવું પડે દિલ તો કબૂલ કરતો કરે આપડે રોગ થઈ જતો એમ નથી આપણે છ થાય ભલે થાય તું જોઈ ને દેહાદ્યાસ ની બહાર જઈ અને તું જો શું ક્રોધ શું થાય છે આપડે કઈ ક્રોધ ના વાંધો ઉઠાવ્યા ક્યાં ના કરશું ક્યાં કર આજે જોવું એ બીજું કહ્યું રોજમાર્ માં જોવા એના જેવું શુદ્ધ ઉપયોગ કોઈ નથી આજે કરતા કરવા જોયા પછી કરવા નહી કે કરવા આપડે જોવાનો ધર્મ બેન કરવાનો ધર્મ કરનાર કરનાર કરવાનો ધર્મ આપડે જોવાનો ધર્મ એવું બરાબર કરવાનો દર રાખે કયા ભાન માં છે જો નથી પ્રકૃતિક ક્રોધ આવે તો વાંધો નથી ને ક્રોધ ન આવે તો વાંધો એવું બોલાવે નહી એવું ના બોલાય એવું ના બોલાય શું થાય છે કારણ ચેતન જો નિતા આપશો ભાવ શું કે છે કોને કેવાય પોતે જુએ અને કુસો કરતા ના કરતા સારું આ ના કરતા એ બંધ નહીં કહે છે પછી વળે એવું તો આ જગી લોકો કરે જ છે ને કઈ પણ કરે છે અતિક્રમણ કરે છે તો એની પાસે પ્રતિક્રમણ કરાવવું કે નહીં હા દુઃખ થાય તો કરવું તે આપડે નહીં કરવાનું જેને અતિક્રમ કરે તે કરેચંદ કરે આપડે કેવું દેવચંદ્યા હતા પૂછગી એમ ભૂતગર પાસે ખતા બઉ ખાધા નિકાલી શબ્દ છે સમજણ પાડતો કોઈ ની ચાહે નહીં ગુસ્સે ના શ્લોકો વાંચ્યા હોય તો સમજ ના પડે શ્લોકો ના શ્લોકો વાંચ્યા હોય તો સમજણ ના પડે લોકો એ તો વસ્તુ છે અને આ તો અનુભવ છે શું છે અનુભવ વાત આખું કામડા ની ભૂલ કે બધા દુઃખ સરસ છે તારી ભોગવે પોતે સમજી જાય કોઈ દુઃખ રહેતું નથી ભગવાન પોતાની ભૂલ છે દુનિયા નિર્દોષ થઈ ગઈ એક શબ્દ માં આખી દુનિયા આવી ગઈ સમજદાર ભાઈ પકડે તો પછી મારી જ્ઞાન લેવાની જરૂર નથી એક માસ સમજાવ કેનેડા ગયા તા અમેરિકા ગયા કેનેડા માં સુરવીર માં ટોરન્ટોમાં નાનું ભાઈ ટોરન્ટો નામ હતું કે તમને છોડું નહી ગયા હા કહી લીધી આપડે જોડે ના હવે તમને છોડ્યું નહી કે જોવા જઈશું તો પંચતાલીસ કેસ તમારા દર્શન થઈ ગયા હવે છોડું નીકળવાઈ ગયા નહી પકડતો હું જાણ છું દુકાન માં લગામ બોલે દાદા મતલબ બધું બહુ બહુ એમાં ભોગવાની ભૂલ માં બહુ માર છે નિકાલી માં નિકાલી છે મારે સંભાવે સંભાવ અમતા નઈ ચમતા પૂછે નાખી ચમચા બીજી છે કઈ આટલો કોટો છે આ સેન ઉપર ગુસ્સે થયા અને પછી ગુસ્સે ને એ ચિમન બી ગુસ્સા ને ચિમન બી કરે છે એ જોતા એમ નામ સમતા નિકાલ શબ્દ કોઈ શાસન હોય નિકાલ કરજો આ પ્રશાપ લોકો કોઈ પ્રકારે પકડ થતી નથી તો બધે જ પકડો હતી નહિ ગ્રહણ નહિ ત્યાં નિકાલ અમદાવાદ ના કાલે ખુબ હશે આજે એ માસ ની આડે વર્તા સમજદાર માણસ વારો વાળી દળી જાય ભગવાન સરળ કહેવાય સરળ દબાઇ જાય દેવચંદા જ સરસ છે દેવચંદાજ સરસ જન્મ થી સરસ છોકરો કઈ થયેલા જન્મ થી સરળ એ પતા આવ્યું હાથ બાબત તો રહી ગયો નઈ તમારા એમાં લોકો બીજી પીડા ઉઠી પડ્યા બેસીની વાત સાચી છે આ લોકો માં જે છે વાતો એ ઉપર આમ છે ને તે બનાવનાર બધી વાત સાચી છે એવું પૂછો નઈ નથી ગમ આ બધી વાતો ચાલે છે બધી અદબદ વાતો કલ્પિત વાળો કેવી કલ્પિત વાત ને સાચી વાતનો થયો કલ્પિત સત્યની જરૂર કરી જવું હોય તો વચ્ચે બોર્ડ છે એ કલ્પિત સત્ય છે પણ બોર્ડ ના આધારે આપડે પછી કલ્પિત સત્ય છે પણ ખરેખર સત્ય નથી આ ખરેખર સત્ય નથી આલ્પિત સત્યનો પાર નહિ આવે અનંત આવે અજ્ઞાનતા જેટલી એ બધી અમે કોઈ ડુંગળી આવે હા આ લોકો સ્લા હળવાયું અજ્ઞાનતા ની સ્લાઇસીસ પડશે આનંદ અવ માથાકુદ કરીને માર્ગ માધ માસ છે નહીં ખોવાઈ જવાના ભમિયા છે ખોવાઈ ગયો છે